ભાઈ કઈ છે તમને સુરત ને સ્ટેશન જયારે જ્ઞાન થયું ને જરાક ખ્યાલ આપો ને વર્ણન કરો ને એવું એ તો બધું હતું આથી છે કોણ ચલાવે છે ભગવાન અને બીજું બધું તો આ વાતો હું બી કરી શકું બીજું વાત કરી ના શકે શબ્દ માં આવે એવી વાત નહી એ જાણી લીધું જયારે તું જાણ થાય ખબર પડશે કે શું છે હું વાન ના થાય દાદાજી અડતાલીસ મિનિટ માંથી નાખી બધું કરો કરો આ કરો ગુરુ શીખાય શીખાયો હું તૈયાર કર્યું નહી કર્યું શંકરાચાર્ય કાયમ ના ભદ્રમણી ના થાય છે ત્યાં તો આપડે જે ચાલુ હા મને આવું શુક્રાજ લઈ ગયા તા દાદાજી હારે હારે ગયા તમને પછી બહુ પસ્તાવ છે સમજણ નું દેખાતો દીકરું થઈ દેતો અંધાર કાને કાળે તો હાથ માં જે ધર્મ એમ કે ધર્મ તો શાંતિ આ સદાર થાય પ્રશ્ન પૂછો હોય જાણવા સમાધિ એટલે શું સમાધિ શું કોઈ ગાર પડે કોઈ ગાર પડે તો આનંદ રે સર સમાધિ કેવાની ગાર પડે આનંદ રે તો સમાધિ કેવા કોળો ડોલે લઈ જાય અટા ડોલો અંતે ગડે માળા બા સારી સમાજ રાઈટ ચેક આઉટ ઈ ફાઈ તોય પર મોરામ ફેરફાર ના થાય સમાજ સમાજ ફરીએમાં સમાજ ફરીએ ઓ ઇ ફેસબુક હે વિસવાઈ એ hai, hmm. એ ઉપર ઉપર ઉપાધિ આધી વ્યાધિ અને ઉપાધિ જયારે ગયા જયારે થાય ત્યારે સમાચાર કાકા થાય આ મામા થાય ને આ ફાધર થાય ઓળખું કરો તો આથી એટલે શું સંડો એટલે રિલેટીવ જેવું ગુથવા નિરંતર ચિંતા અને ઉપાધિ એટલે શું ઉપાધિ એટલે શું મૂંઝવણ મૂંઝવણ મૂંઝવણ મૂઝવે જો ત્યારે ઓળખવી જોઈએ ફાધર ને કાકા કહે ના ખરાબ લાગે લાગે એટલે સમજવું પડે ઓળખીને પછી બોલાય ઉપાધિ તો શું કે રાત્રે દસ સાડા દસ વાગે આપડે સત્સંગ પૂરો થયો ને સુવા ગયો ત્યાં સુધી આનંદ માં જતો અને પછી સુતી વખતે કઈ યાદ આવ્યું કોઈ વસ્તુ બે હજાર ડોલર આપ્યા છે એ પછી ઊંઘવા ના રે આ રીતે કાલે મુદત જશે આજે ભૂલી ગયો ભવિષ્ય નોટ લખાણ કેમ કે ઉપાધિ છે ને ભૂખ નથી આધી દાદી કઈ છે મનની માનસિક દુઃખ એવાથી કેવળ માનસિક બીજું કઈ ના કરેવાય મન જે થાય ચિંતા બિનતા બધી આથી કેવાય ને પછી શું કેવાય કે બીજી કોઈ ભાજન ના બીજું કોઈ દુખ ના હોય પણ મન એટલું જ ગુસાડે મારે કરતું હોય વાય પછી વ્યાધી શું માથું ખરું હા ત્યાં દાર દુખતો ગમે ખરું ક્યાં આત્મ દુખતા હે તો ક્યારે ફરતી ગમે ત્યારે ભૂખ લાગી હે ભૂખ લાગે તે લાગે ગોલ્લાય જરૂર ભૂખ લાગે છે કેમ બોલે છે બધા મળ્યો ને એટલે ખરેખર અગ્નિ પદ એટલે ભૂખ પછી તરસ લાગે છે કે લાગ્યું કે ના લાગે બે બે વાગ્યા પછી થાય ગયા ઊંઘ લાગે કેટલી વસ્તુ લાગ લાગ કરતી છે હળગા કરે આપડી વ્યાધી કહેવાય તરસ આ શરીર ને કઈ ઉપાધિ થાય આ શરીર અંદર જે થાય મન સિવાય મન સિવાય શરીર ની અંદર જે કઈ દુઃખ થાય એ બધી તરસ ખબર પડે ને વિધાઉટ એ સિવાય આ શરીર ની અંદર બહારનું નહીં બહાર થી કોઈ દેખાવા માંથી મજા આવી એ ભૂખ તર સાત ભાઈ ભૂંગ ભૂંગ અગર તો પેટ દુખતું હોય પગ દુખતા હોય કેળો ભરતી હોય માથે દુખતું હોય ખબર જે વેદનાઓ થાય તે બધી આમાં વ્યાધી મજા તમે સમજ ભાઈ રાખ્યો હા એક્ત મીનિંગ એવો મિનિંગ શરીર નું દુઃખ ગયો પૂરણ થઈ ગયો અને ઉપાધિ બહાર થી આવે એ શરીર માંથી નહી આવે ઉપાધિ બહાર થી આવે એટલે દેખાડવા લાગ્યો ઉપાધિ કરે એ ઉપાધિ પછી બારથી જે આવે ની એ બધી ઉપાધિ એ આથી એને ઉપાધિ હોવા છતાં અસર ના થતી હોય બધા સમાધિ થાય ને એટલે મુક્તિ મળે વ્યાધિ તો વ્યાધી દેહ ને થવાની છે ને તમે કઈ દેહ નથી તું સુનિલ ના તું માની બેઠો શું હું તું માની બેઠ લોકો બધા માની બેઠી ઉપાડી ભાઈ આ છે જે જ્ઞાની પુરુષ ને કરેલો હતો તે સાચા દીધા બીજું તારે જે પૂછવું ઠંડી લાગી તાપ લાગ્યો એક બાબો હતો ને આવે કેમ ખાધા હા ખાય ચીકો ખાય બધી ખાય હું લાશ કરે નાય ખાય નાસ્તો એવું એક વખત ભાઈ બધું પૂછાય અહિયાં તમામ પ્રશ્ન પૂછાય છે કે સમાધિ એક વખત આવે હોય સમાધિ સમાધિ આવ્યા પછી સમાધિ ભરપૂર થાય તે પછી ધીમે ધીમે ધીમે ગળો ભરાઈ જાય પછી કાંઈ એમ છે આમ જ્યાં સુધી શરૂઆત થઈ છે આત્મા રૂપ થઈ જવું તો સમાધિ થાયનીલ દઉં તો લાખ આવતા રે ક છોડી નહી ઉપાધી મન થાય છે તો મનની મનની ઝંઝ બધી યાદી મનની ઝંઝ એ બધી યાદી આદી ઉપાધિ તાપ માં અમેરિકાના પછી તો શું તે લાયું બધું કયા કરે તને બો ખરો બો થી ઉપ છે બધી વસ્તુ બધી સારી છે આ દુનિયા આપડે મેળવી એટલે આપડી ફરી એ દ્રષ્ટિએ પછી બીજું આપડી નઈ કેવી રીતે કઈ જે ખોટ વધારે એને શું કહ્યું અમે શું કામ આપણે પાસે કોઈ કરામત છે કોણ યાર અ એ ઈ સા દે કે મેન કર એટલે એમ કે મળવું જ જોઈએ ના મળે એટલે ખોટ છે એમ જો મને તો એક ખોટ છે ના એવું ન આ તો એ પરસેવ નિયમ પોતાની બિનિસ્સી નહી પણ બીજો પર કોઈ તેને આખો જ માર છે રમેરાને જ તો બતોજારે જરા ચાલાવો છો આપડે પેલું આમ ધાર્યું હોય કે આપડે વધારે મહેનત કરીએ એટલે વધારે પૈસા મળશે ના મળે તો એમ લાગે ખોટ જઈએ ખોટ કેમ જાય મહેનત કરતા ખોટ જતી મહેનત કરતા નફો જ મારો એવો પ્રશ્ન ઉભો નથી થયો મને એવો ખોટ ગઈ નથી બધી ખોટ આપશે ને નફો ક્યાં સાહેબ સાહેબ નફો ગઈ છે મને દેખાય કેટલા લાખ બે લાખ જી લાખ હવા હવે આ બધા દેજ છે એટલા ને સીલ મારી દે અને જોડે લઈ જવા માટે તૈયારી નફો થાય રાખવાની જોડે કેટલા લઈ જાય આપડી કમાણી તો જોડે લઈ જવા દે આપડી નઈ તો કોઈ લેવા ના દે ભગવાન ના મંદિર માં મારી પાસે ચેરી પૈસા જો હોત તો હું પોસ્ટ એ તારીખ જોડે આવે આજે જે તારું ના હોય તે જોડે ના આવે તારે તું પ્લેમ કરારું તારું હોય તારી સાથે જ આવે જવા જવું તારું અહી જઈએ તાર તું શું આવતું જોડે લોકો ને ગોદા માર્યા લોકો ઇનામ આપ્યું તે જોડે બંગલા બંગલા છોકરા એટલી કાળજી ના રાખે બાપ ની જોઈ ગાય નઈ કે એમ તને ખબર પડે ને શું આવે છે દાદા બતાવ્યું તમે આપણને રાત્રે જમ્યા પછી રાત્રે જમીન પછી નાખ્યા પછી રસો કોણ નાખશે એને વલો કેવી રીતે સવાર માં બ્લડ કેવી થશે સંદા કેવી થશે પાણી કેવી થશે સ્ત્રીઓ દૂધ પણ તૈયાર થાય સંદાસ માણસે કશું કર્યું એનું કરતવ્ય છે સંદાસ માણસ નું કે પરિશ્રમ છે શરીર ની વ્યવસ્થા છે શરીર ની વ્યવસ્થા છે ઉગાય કોણ ઉગ ડાળી ઉગાય કોણ મેચોર ને શું કહું છું મેં કર્યું બધું કરે છે ગાયો પછી એવું લાગતું નથી કે ગઈ છે એટલે એ બોલતા નથી એવું તમે અને આપડા લોકોને તો લાગે છે કે ચાલુ હું જ કરીશ બીજું કોણ કરે છે ઓ હો એટલે ભગવાન આપી કમાયો ભગવાન ખોટ આપી ભગવાન તમે સમજાય છે આ બધું છે આપણે જે દરરોજ નું કાર્ય કરે પુરુષાર્થ અને એ બાબતમાં આપણું મધાર કરે અને મગજ કોઈ ડિસિઝન લે એ બધો પુરુષાર્થ થયો કે છે કે શું દીધી છે લેદોને શું કર્યું તમે કઈ બતાય ના હું કામ આજ સુધીને જમરની વાત કરતો પણ પણ તો આજનું નહો તમે મને શું લાગો તમે શું કુછ સાપ્રાજા ઉંગી તો ગાય કોઈ નો સા દેવ અમે લાઈવ જ ના એક લાઈવ હોય કે છેમ રાખો ઉંગી તો ગાય થે ઉંગારે તને ના હું જા એમ જ હેપ ઈટ હેપન ઈટ હેપન હા તો પછી કરી આપ્યું મારે બ્રશ કરું છે અને હું જઈને કરું એટલે મારી દ્રષ્ટિએ મેં કરી એવું લાગે છે વાત હતી બધા લોકો એમ કે બ્રશ કર્યું પણ હું ના કહું લોક તો મારું બોલે ભ્રશ નથી જેમાં બીજી વસ્તુ ની જ્યાં પૂછતા નથી હોતો ઠીક છે જ્યાં બીજી વસ્તુ ની જરૂરિયાત પડે ત્યાં પૂછતા ભેગી થાય તો કાર્ય થાય સમજો ને ઈટ હેપન અને પૂરતા પોતાને કઈ વસ્તુ ભેગી થાય ના થાય પોતે એ સમજાય છે ને પુરુષાર્થ નો અર્થ સમજાવણ થઈ ગયું વર્લ્ડ માં કોઈ સમજી શકે નઈ આ તો જ્ઞાની પુરુષ એકલા જ બહાર પાડે આ તો બધા પુરુષાર્થ કરું છું તે ચાર વખત એટલે ચાર વખત મેં પૂછ્યું એક એવું સીધી વાત ને ચાર વખત કેમ બોલે છે ચાર વખત કેમ બોલ્યા બે વખત કરે છે બેઠો છે એવું કરતા ગયો તારે નતા કરતા કેમ આજે ધ્યાન કરતા નથી પદ્માસનભાઈ ને તારે એ બોલ્યા નહિ મોડે થી પણ આમ મને આપ જવાબ આપ્યો આમ ચગના કરીને એ શું કહેવા માંગ્યા છે કોઈ અવરોધ હોય તમે જે કેવી રીતે ગુજરાત માં અવરોધ ના હોય કોઈ ચીજ નો શું છે સંજોગ ભેગા થાય ને તાર ઊંઘા था। तक खबर पड़ी ने आसरा एक तू सुनील छू तु भ्रांति है साकी बात नहीं પણ સદન ત્યાં પૂછા નો પ્રાંતિ પૂછા અને સાચું પુરુષ થયા પછી જુદી પડી જાય લાઈન ઓફ બીમાર નાખવામાં આવે ત્યાર પછી પુરુષ પુછાર્થ કરતા કરતા પુરુષોત્તમ થાય શું થાય સમજ પુરુષોત્તમ એટલે ભગવાન સ્વરૂપ થઈ જાય એ સાચો પુરતા અને ત્યાં સુધી આ ભ્રાંત પુરસાદ થાય છે પુરસાદ ખોટું નથી તારું કોઈ મિત્ર રહેતો હોય એને તાઈન રૂમ હોય તું પાંચ માણસ લઈને હરાકી હરાય મિત્ર બીજે કઈ જવાનું ના પડ્યું એટલે મિત્ર તો ગયો તું તમે બૂમ પાડી છે ચંદુલાલ બહાર ઉગાડ્યો ચંદુલાલ પૂછ્યું કોણ છે હું શું નહીં ઉગાડે ઉગાડે ના ઉઘાડે પછી તને શું કે પાછા આવો બતાવો એમ બોલે આપડે આર્ય છે ને આર્ય લોકો છે ને સંસ્કાર વાળ શું હોય મનમાં અત્યાર કઈ થી મુસાદ કેવાય શું પુરસાદ કર્યો એને જે કરી રહ્યો છે તેવા ભાવ રાખવાની જરૂર છે શું કર્યું મનમાં હોય તે પ્રમાણે જે કરી રહ્યો છે એને હેલ્પિંગ ભાવ રાખવાની જરૂર છે જ્યાં ઘરે એવું નહી કરતા આ જગત ના બધા માણસો એવું થાય સમજ ને એવું નહીં કરતા આવે આપણે કહું કે હે કૃષ્ણ ભગવાન આ વિચાર ના હોવો જોઈએ ન હોવો જોઈએ પણ મારા થઈ ગયો તો હું સત્ય એની માફી માંગુ છું અને આ બધું સારી રીતે આ લોકોની સાથે શું તે સાચો પુરસાદ કરે છે નહીં તો પેલો ખોટો થઈ ગયો છે ખોટા ને અને સાચો કરે તો કામ નીકળી જાય સમજે સમજાય છે સારો પુરછા સમજો બધી પૂછાદ સમજાવ તો ને સારું સ્વતંત્ર હોય બીજા કોઈ નું ના શું આટલું બોલી ને ચા ચા ચાલી ને તારે પેલા શું કે અત્યારે રવાજ ને આ ચાબા ને ચું અત્યારે કરી રહ્યા છે પ્રાર્થ સર છે પ્રાર્થ એટલું બધું સરસ છે આ જે થઈ રહ્યું એ પ્રાર્થ કરે આ બહુ પછાર બે હારી જ છે એ બધું પ્રહાર પ્રાર્થ સારું છે અને પુરસાદ વાંખો કરી રહ્યો એટલે પ્રારંભ સારું છે પુરસાદ માફો કરી રહ્યો છે બે પગ માં પડી જાય છે એના કરતા ચાર પગ હોય પડી ના જાય હા મેં કહ્યું એવું કેરી નાખે તો મનુષ્ય હાઈ ક્લાસ ટોપ ક્લાસ માણસ થાય બીજા ના આધારે જ આમ થાય છે આ હોય તો આમ થાય આ બહુ સમજવા જે વર્લ્ડ માં કોઈ સમજતું નથી આ બહાર પાડું બધા સમજાય પાંચ બજે છે દુકાન થી ગયા ચાલે ગયા બહુ જ પુરસારથી આવજે ગયા બે પુરસાર પાત્ર સમજ નઈ પેલા રઘવાતી ઉપર આને પેલા આવશું ઉપર સમજ નઈ તે રઘુવાતી ગયો ને તે દુકાન માં પેસ્ટે કઈ ગયો અંદર એટલે મરી મનમાં એમ થાય કે હાલ સુધી થાય તો તને બઉ મજા આવે ચકલીઓ પૂજા કોઈ જ કરતી હોય વાદરા પૂજા કોઈ કરતા પૂછા તો જાગ્રત થાય કેવી આપડે જાગ્રત ના હોય એ વસ્તુ પછી આપડે સમજ હોય તો ના ગમે જાગ્રત ના હોય ગેરસમજ હોય તો પછી એવું થાય ના ગમે ના ગમે આવો વિચાર આવે એટલે સાચી સમજણ ના હોય તો એવું થાય હું છું ને હું હું સુનિલ છું એ બધા ને મરવાનો બો શું આત્મા છું એવું ભાન છે એને મરવાનું પ્રાર્થના પુરસાદ કોણ સમજી શકે રિલેટીવ આવ્યો ત્યાં બધું પ્રાર્થ પ્લેન તૂટી પડતું હોય તો આપડે કૂદી પડવાનું હોય તો આપડે શું કરવું શું શું કરીએ જે શું કરવું ભણ જ ના થાય જે થાય એ કરવું ખબર ને એમ કે છે કે સમાધિ પછી નો પુરસ્કાર કેવો હોય સમાધિ પછી સમાધિ ની દશા આવ્યા પછી પુરસ્કાર શું રહે સમાધિ માં કોને કઉ છુ તું સમાધિ થયા પછી ભગવાન થયા કરે બિન બિન ભગવાન થતો જાય જેમાં બીજ નો ચંદ્ર ઉગે તે શું થશે આવે જય પરમાત્મા થઈ ગયા સમાધિ અમારી પેલી બેન ને ક્યાં રહેવાનું છે એના તો બહુ દાડા રહેવાની હા એટલે દાદા વાંચે કાર નું મને થતું હતું કે મને આ મળે બેન કે દરેક વાત પૂછાય ભગવાન શું કરે ભગવાન ને કહ્યા શું ભગવાન ધંધો શું બધું થાય આગળ અને એજ વાત ઉપર આત્મા કબૂલ કરે તો માની તારો આત્મા કબૂલ કરે તો જ માનવાનું છે